માટે છે આપણે બધા માટે આ સત્સંગ આપણે મહાત્માઓ તરીકે અગર તો આત્મજ્ઞાન પામેલા કોઈ પણ હોય છે એને સત્સંગ નથી કહેવાતું પરંતુ આપણે આપણા સ્વાર્થ માટે આપણે ભેગા ભેગા થઈએ બધા અને એકબીજા માટે એકબીજાને સમજી લઈએ દરેકને કંઈ ને કંઈ અનુભવ થયા વગર રહે જ નહીં બધાને થાય એ અનુભવો આપણે સમજીએ બધાને એકબીજાને તો એની વિશાળતા એ કરીને બધાને દરેકને લાભ થાય દરેકને જેને સમજણની જરૂર હોય સમજવાની બહુ ઈચ્છા હોય ઘણું હોય પૂછવાનું હોય બધું બને આપતા પુત્રો એની સમજ આપે બધી આજે જેને અનુભવતા હોય તે બધા કહે આ સત્સંગ ખરો આ છે મુખ્ય અને એમાં આપણા કવિરાજના અદભુત કીર્તન ભક્તિ થાય છે પદોની એ વચમાં વચમાં આપણને એટલું બધું સુંદર સ્વરૂપ જ્ઞાનને સ્થિતિ કરાવે બહુ સારી રીતે અને આ શરીરમાં શરીરમાં આપણી ચિત્તવૃત્તિઓ છે એ બધી ધીમે ધીમે મોરી પરથી જતી જાય સંકોચાતી જતી જાય આપણે જગ્યા આટલી જોઈએ અને આપણે આટલી લઈને બેસતા હતા એ ધીમે ધીમે ઓછી થતી પછી આપણી જેટલી જગ્યા છે એટલી જ રહે પછી તો તારે ખરી આજ્ઞાધર્મની મજા આવે એટલે વૃત્તિઓનું સંકોચન શું કહ્યું એ જ જ્ઞાનની વિશાળતાનો લાભ છે દર્શનની વિશાળતાનો લાભ છે જેટલી વ્યવહાર વૃત્તિઓ શરીરમાં વણા ગયેલું ચિત્ત અને ચિત્તની વૃત્તિઓ અને વૃત્તિઓ કે છે વૃત્તિ શબ્દ ચિત્તને લાગવું પડે છે ચિત્ત એટલે આપણું દેહની સમાનતા હવે આપણે આત્મા સભાન થયા સ્વરૂપ સભાન થયા આપણે એટલે આવા દેહની સભાનતા દેહની છે એવું આપણે નોખવું પડ્યું અને આખો વ્યવહારનો બધો આખો દેહનો બધો ધર્મ થઈ ગયો એવું આપણું આ વ્યવહાર ધર્મ અને આપણો નિશ્ચય ધર્મ આજ્ઞા ધર્મ એનું વિભાજન થયું અને વિભાજનથી આપણે જીવ્યા કરીએ બધા અને સત્સંગમાં એટલા માટે ભેગા થઈએ અને આજ જીવામાં જ્યાં જ્યાં કંઈ અડચનો મુશ્કેલીઓ આવતી હોય જ્યાં જ્યાં આપણને શક્તિઓ ખૂટતી હોય એની જરૂર હોય અને આપણી સમજણમાં બરોબર ગેર બેસે આપણને વ્યવહારધમ એક્ઝેક્ટલી આમ છે તેમ આ વ્યવહાર વ્યવહાર જ છે અને હું શુદ્ધાત્મા જ છું આ બધું બંને એવું પાક્કું થઈ જાય ધીમે ધીમે થતું જાય એમાં અક્રમની કુદમ કુદી નથી ચાલતી અક્રમ પ્રાપ્તિ સ્વરૂપે હોય છે અને આજ્ઞાધર્મ ક્રમ અને ક્રમે કરીને આપણે આપણું વૃત્તિઓનું સંકોચન થયા કરતું હોય મન આખું સંયમમાં આવતું જતું જાય આ શરીર જોડે જડેલી જળઈ ગયેલી બધી બુદ્ધિ છે તે શરીરને પ્રકાશે પરંતુ એ શરીરથી આપણાથી બીજા પ્રકાશાય નહીં એ તો શુદ્ધાત્માની દૃષ્ટિથી જ બને દર્શનશક્તિથી એટલે એ બુદ્ધિનો આખો પ્રભાવ છે એના પ્રભાવમાં ન આવતા એ બુદ્ધિ બુદ્ધિનું કામ કર્યા કરે અને એનામાં બધું જ આ વ્યવહાર સંભાળી લેવાનું એને બધામાં ક્ષમતા આવેલી જ છે પણ એ કુદરતી છે બધી એટલે અકુદરતી ભાગ એનો બધું આપણને મહાત્માઓને આપણો સંયમિત થતો થતો આપણને એ મર્યાદામાં આવી જાય એટલે બુદ્ધિની સમજણો ધીમે ધીમે મર્યાદામાં આવે આપણી તેમ તેમ આપણા શુદ્ધાત્માનો દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ એ અમર્યાદ સ્વરૂપે આપણામાં જે દાદા ભગવાનની સ્થિતિ હતી મર્યાદા સ્વરૂપે એટલે લઘુ ભાવે શું કહ્યું અને અમર્યાદ ભાવે એટલે શુદ્ધ આત્માના જ્ઞાન દર્શન પ્રકાશથી શુદ્ધ આત્માની શક્તિઓથી શુદ્ધાત્માની શક્તિઓને મર્યાદા નથી હોતી એ તો આખા બ્રહ્માંડે પ્રકાશી શકે અને બ્રહ્માંડની બહાર રહીને પણ આખું બ્રહ્માંડ શું છે એ સમજી શકે અને આ વર્લ્ડને તો બ્રહ્માંડનો જ એક ભાગ છે દુનિયા તો એટલે આવું સમજાય એટલા કહેવાનો મતલબ કે આપણે આપણું મન વચન કાયા છે એ આખું વિશ્વ સ્વરૂપ છે એ વિશ્વની નાની પ્રતિકૃતિ છે અને જે વિશ્વ સામાન્ય સમાજમાં સમજવામાં આવ્યું છે સામાજિક ભાષામાં લોક ભાષામાં કે વિશ્વ બહાર બધું છે ફેલાયેલું એમ વિશ્વ કહીએ છીએ હકીકતમાં આપણા મન વચન કા વિશ્વ છે એ મહાત્માઓ માટે સારી રીતે આપણે એની ઘેર જતી જાય ધીમે ધીમે ધીમે સત્સંગમાં એના માટે આનું મહાત્મા છે સત્સંગ તો સત્સંગના મહાત્મા એની કરતી બોલો પદે સમજાય છે जुओ सत्संग नहात्म समझाय सतसंगजायछे जुवो सतसंग नु महात्म समझाये जुवो सतसंग नु महात्म સમજાય છે જીવ જીવતા થઈ જીવ પરિણા છે જીવતા પરિણા જાય છે કોઈની અથડામણમાં આવોના કદી કોઈ અથડામણ સોના સમજે તારા થી તો હું સમજુ છું દાદા એમની પાસેથી કરશે એટલે મિતા ને પછી શું લાગશે મોહન તો હું છું તું બોલતી નથી પણ અમે સમજી ને આયા છે મોહન તમારા चलो नी कोई नीए कोई निये अथड़ा मरमा कोई नी अथड़ा मरमा सोना आज वाक्य आराधने मिले मोक्ष कही आज वाक्य आराधने मिले मोक्ष कही हो, हो, हो, हो। જ્યારે સત્ય નો આગ્રહ છૂટી જાય છે ત્યારે વીત રાગ સંપૂર્ણ ઓળખાય છે ત્યારે વીત સંપૂર્ણ ઓળખાય છે आहारी आहार करे निराहारी जाने मात्र आहारी आहार करे निराहारी जाने मात्र आज वाक्य आराधने बनी लिधा सर्व शास्त्र आज वाक्य आराधने बनी लिधा सर्व शास्त्र हो, हो, हो। मात्र, मात्र विधि खाता पूर्व सहजा सहज थी छे विधि खाता पूर्व सहजा सहज છે આખું જગત વ્યવસ્થિત ખાલી કુએ પડગા આખું જગત વ્યવસ્થિત ખાલી કૂદે પડગા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા ભો થઈ પોતે છે આત્મ સ્થિરતાથી અહી મોક્ષ વરતાય છે આત્મ સ્થિરતાથી અહી મોક્ષ વરતાય છે જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા હોમ હોમ હોમ फक्त एक, एक समय शुद्ध चित्त एक अंत का पूर्ण केवल ज्ञान थाय छे अंत छे હતા ને જુના મહત્મા એમને લક્ષ્મી કુ આગળ એમનું ઘર અંદર પેલી ગળીમાં બે ગલીઓ છે અને એમનું રસોડું જાળી પડે સમજાયું ને તે બેન જાય બાજુ જય શ્રી કૃષ્ણ એટલે ચોટી નહી પડવાનું એવી રીતે વ્યવહારમાં રહેવાનું અવસ્થાઓમાં જય શ્રી કૃષ્ણ કર્યું એટલે દાદા આપણને બહુ સુંદર સમજાયું છે વ્યવહાર ઉપલબ્ય છે શું કહ્યું પણ બનાવટી નથી સૂત્ર સ્વરૂપે એવું નહીં બનાવટી નહી કોઈને બનાવટી ના લાગવો જોઈએ શું પૂછો સાહેબ એને લાગે સાચું છે મારા માટે કેટલું રાખે છે એવું લાગવું જોઈએ નહીં સાહેબ ના લાગે એમાંથી બધું ને પડે આપણે આપણને એવું લાગે એવું ધીમે ધીમે થઈ જવું પડે પેલી કઈ આવી છે ભારતી તું સમજાય ને આવે ના દાદા તમે સમજાવો એટલે આપણે જાગવું ખાવું પીવું બધું જ આત્મા ખાતે એક ખાતું રાખવું આપડું એક ખાતું રાખવું કારણ કે એ કેવળ શુદ્ધાત્માનું ક્રેડિટ ખાતું છે એટલે બે ખાતે હું કહું છું થઈ ગયું બે ખાતાઓ થઈ જાય એવું એટલે પછી એ આહારી થઈ તો ના જાય પણ આહારી થઈ ગયા જેવો થઈ જાય એટલે એને પછી એનો બધો એ નિહાર થયા વગર રહે નહીં કોઈ કરવો જ આપણે ના થયા પણ તો એ પછી એમાં આપણાથી એવું નથી નિહાર થાય છે હં કરવા જોવી પડે છે ડૉક્ટરો પાછે એને હરખો કરે તો દાદા કહે છે કે ડૉક્ટરને કોણ હરખા કરે સર એમને અટકે તો આ બધું છે હે વિહાર શબ્દ ઘણો મોટો છે વિહાર શબ્દ ઘણો મોટો છે ગગન વિહારી હોય છે સમજ કહેવાય છે હિન્દુ શાસ્ત્રમાંય છે વેદાંતમાં છે જૈનોમાં આકાશ ગામીની વિદ્યા કહેવાય છે આકાશ ગામી શરીર છે શરીરનું વજન છે છતાંય વિદ્યા જેવી હોય છે તે વખતે એના પરમાણુઓમાં એટલું સંક્રમણ થતું જાય છે એ પરમાણુ એટલા હલકા થઈ જાય છે આકાશ કેવું હોય વિદ્યા એ સાધના છે એક જાતની એટલે વિહારી આવ્યું ત્યાં પરંતુ આપણે શબ્દ શરીરથી ફરતા મન તો કોક દળો આરામ કરે છે નહીં જ નથી શરીર નો અહંકાર બઉ ડાયો છે કે એને સારી રીતે રાખે પણ એને હવે સમજી ગયો કે હવે હું મૂળ સ્વરૂપે નથી રહ્યો એટલે હવે મારે ખાલી ખાલી થઈ જવું પડે છે એટલું એ છે પણ આપણી સમજણમાં આવે તો એવું હમ આ ખાલી થઈ રહેલો છે એટલે એનો ભાર અલુ હલકો થતો જતો જાય છે હમ જે ભારે હતો હલકો થતો જતો જાય છે આખો વ્યવહાર દ્રષ્ટિ જે ભારે હતી હલકી થતી જાય લઘુ થતી જ જાય છે લઘુ જેટલી થાય અને તે પોતાના દોષો ભૂલો દેખાયા વગર નહીં થાય લઘુ પોતાના દોષો અને ભૂલો એના આપણા શુદ્ધાત્માના દર્શન પ્રકાશથી નજરાવી જોઈએ એ નજરાય જેટલી જ્યાં જેવી નગરી ખબર પડી નજ તે જ વખતે એ પોતે પોતાની રીતે બિલકુલ ખુશ થઈ અને પોતાના સ્વભાવમાં આવી જઈને જતી રહે છે અને આપણને ખુશ થઈ જાય છે કેટલા નાયા મને જાળી રાખતા હતા આજે મને છૂટી કરી શું બધું જ આપણું અંદર બધું જ આવું છે એ દર્શન આવરણ હલકા થતા જતા જાય પછી પડદાઓ બધા અચ્છા પાત્રા થાય ધીમે ધીમે થાય શુદ્ધાત્મામાં તો કશું ઓબસ્ટ્રક્શન થઈ શકે નથી એની દ્રષ્ટિમાં દર્શનમાં પણ આપણે ઓબસ્ટ્રક થયેલા આપણે જોવામાં એ બધું આ દર્શન આવરણ બધું કામ કરે આપણે આપણને સમજવામાં જેટલા આપણે ઓબસ્ટ્રક્ટિવ થયેલા એટલું દર્શન આવરણ તરીકે કામ કરે અને વિજ્ઞાનના ફળ સ્વરૂપે બધા વિઘ્નો સ્વરૂપે આવ્યા કરે જોવામાં કચાશ પડે જાણવામાં કચાશ પડે અને જે આપણે દેહમાં આત્મબુદ્ધિથી ભરાઈ પડેલા હતા અને શરીરમાં એ જળાઈને આવી ગયું આપણું મોહ મોહ જેને ચારિત્ર મોહ કહ્યું કયો ચારિત્ર એટલે આપણે એને ચારિતર મો તરીકે જવાનો કેવો ચારિત્રમો ચારિતર ચારિતર તે લોકો બધા બીજાને ચારિત્ર જોવામાં બહુ શાણા છે ચારિત્ર લખન તો જોવાના એ બહુ સાણા છે બધા આપણું ચારિત્ર કોઈ મળી ચારિત્ર એટલે મોહની કહ્યું અત્યારે હા પણ એ તો બધું બહુ આપણે ભરાઈ પડ્યા જેટલા ભરાઈ પડ્યા એવું આવે ને શું થાય હા ના પણ આ બધી આપણી આ બહેનો છે ને બધી સમજી ગયેલી છે હા અત્યારે જ્ઞાન આવરણ દર્શન રૂપે આવી રહ્યું છે પણ આપણે આપણી જાતને કઈ રીતે અવરાયા હોય દાદા આપડે આપણી જાતને કઈ રીતે આવરાયા હોય વિદ્યા સ્વરૂપે માની શરીર ની જાત છે પાછું એને એટલે અત્યારે એને પછી ભરે પડેલું જામી ગયેલું ખાલી થાય ને કઈ જશે પણ એમાં એને અગ્નિ જરૂર છે થોડીક અગ્નિ એટલે આગના ધર્મ અને આપણને આપણે નિશ્ચય છે કે આજ્ઞા પ્રમાણે જ જીવવું છે અને અંદરનું આ બધું ભરાઈ પડેલું શરીરનું જેનું શરીરની રચના થઈ ગઈ છે જામી ગયેલું છે એ રહેવા નથી દેતું આપણને હમ પાણી કેટલું ફ્રી હોય છે છતાં એને બું પડે છે પાછું એને ગરમી જોઈએ તો બરફને પાણી થવા માટે જોઈએ બે વસ્તુ જોઈએ પણ બરફનો સ્વભાવ છે ઓગળા કરે શું કહ્યું બરફનો સ્વભાવ છે ઓગળા કરે એમ પ્રકૃતિનો સ્વભાવ છે કે ઓગળ્યા જ કરે એ તો કુદરતો ઓગાળે છે પરંતુ આપણો અકુદરતી પણ બધું જીવનમાં ભરાઈ પડેલું ને રીતે અત્યારે જીવાય ધર્મ છે છતાં પણ જીવાય છે તેમાં આપણે અંદરથી તિતિક્ષા સ્વરૂપે કેવી રીતે તિતિક્ષા એટલે આપણને આજ્ઞા ધર્મમાં નથી જીવવા દેતું એમાં તિતિક્ષા પ્રણે રહીએ એમાં તટસ્થપણે રહીએ એનો પક્ષ ના લઈએ એને તિતિક્ષક કે છે તિતિક્ષક એટલે આમ તો ઓબ્ઝર્વર કહે છે ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ કરનારા સમજાયું એટલે ક્રમ વાત છે તો જ્યારે આપણે જોનારા જાણનારા છીએ એને જોવાતું નથી સીધે સીધું એટલે એ તપનો ભાગ તિતિક્ષકનો ભાગ કહેવાય છે અંતરમાં એ લેવલે થાય બધો જ બધું થયા કરે આપણને કોઈને ખબર ના પડે પરંતુ ત્યાં આગળ એની સાથે આપણે રહીએ કે હું તો શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું એટલે પ્રિતિક્ષા તો આપણે અંદર સમ્યકતા બુદ્ધિનું સમ્યક જેટલું જતું જતું જાય એટલું ઓટલું મનમાં તટરસ્થતા આવે તેમ તેમ તેમ તેમ આપણને નિરીક્ષણ કરતા જતા જઈએ આમ તો આજ્ઞાધર્મ છે છતાંય આપણને દાદાએ સમજાવ્યું છે કે આપણને ઓબ્ઝર્વેશન કેળવવા જેવું છે ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ કહેવાય અને નિરીક્ષણ કરનારો નિરીક્ષક હોય એ હંમેશા તટસ્થ હોય કેવો પક્ષપાત લેવો ના હોઈએ કોનો પક્ષપાત બહારનાનો સવાલ નથી પોતે પોતાનો પક્ષપાત ના લે પોતે પોતાની પ્રકૃતિ જોડે પક્ષપાત વગર રહી શકે એ તિતિક્ષકતા કહેવાય શું કહ્યું તિતિક્ષકતા એટલે કે સમ્યક ભાવે અંદરથી સ્થિરતા કેળવતા કેળવતા આપણે પેલું નહીં રહેવા દે સમ્યક નહીં રહેવા દે તમને પણ આપણે સ્થિરતા કેવતી જવી પડશે કરવું તો પડશે જ ને એક રોટલી હરખી બનાવવા માટે લોટને કેટલી કેટલી રીતે કેળવવો પડે છે આપણે એ લોકોને ખબર ના હોય તો તમે બનાવી લીધું રોટલી ચોપ ચોપડા કોઈ દળ બનાવી જાત જોઈ છે ઘરે બનાવતા અરે થોડું પાણી પાણી નાખે એમ લોચો મીઠું મરચું નાખીને તીખી થાય ક નાના શીખી દીશું સ્કૂલ વખતે એક બધો પ્રસંગ આવી પડ્યો ને લાવીએ તીખું ચોડે હા એ તો છે સંયમધામ છે જ માટે સ્વયં થવા માટે સ્વયં એટલે તપ એને તપ કે છે એટલે આપણે પાક કલ્યાણ કોને કહેવાય કે છેલ્લી દ છેલ્લા શરીરમાં હોય ત્યાં સુધી કલ્યાણકતા ના આવે શું કહ્યું કે તીર્થંકર ભગવાનનું તેમનું હોય કે કેવળી ભગવંતનું હોય બધાને પણ આવી રીતે આવે કલ્યાણકતા પણ કલ્યાણક શબ્દ કલ્યાણક શબ્દ એ તીર્થંકરત્વ પ્રકૃતિને લાગુ પડે છે તીર્થંકરત્વ એ પ્રાકૃતિક ગુણ છે પરંતુ મનુષ્યોમાં સારા વિશ્વના બધા મનુષ્યોમાં એ એક અને અનન્ય ભાવ હોય છે શિખર હોય એમ ટ્રોપ એવું હોય છે એ વિકાસ થતો થતો આજ્ઞા ધર્મથી એવું થઈ શકે બધા સમજવું એટલે દાદા કહે છે હું આજ્ઞા ધર્મથી જીવી જાણું એટલી જ ભાવના રાખવાને એક મોક્ષનો ખપી છું મારે બીજું કંઈ ખપ નથી આવે શું કહ્યું મારે મોક્ષનો જ ખપી છું અને ખપી શબ્દ બહુ અગત્યનો છે આમ તો શિવ કૃપાળદનો છે પરંતુ દાદા ભગવાનને કવિરાજના પદો ઘણી વખત આવે છે ખપી જવું કે છે ખપી જવું હમ ખપી જવું સામાન્ય પણ કેવી રીતે વપરાય છે આપણા ધર્મની ભાષામાં લૌકિક ધર્મની ભાષામાં કે બલિદાન આપવું એમ ખપી જવું એમ કે અને આપણા આપણામાં કેવું છે કે આપણે જ બલિસ્વરૂપ થઈ ગયેલા તો હવે બલિસ્વરૂપ ના થઈએ હવે આપણે કોઈના બલિ ના થઈએ આપણે શું કહ્યું અત્યાર સુધી બલિ થતા જાયેલા છીએ એટલે આપણને બહારથી કશું આવે ને કે આ મને આવ્યું અને આમ કર્યું તેમ કર્યું ફરક આવું થયા જ એ ઓછું થતું જતું જાય ત્યાં તપ કબુ કામ કરે તપ બોલે એવું સમજું છું કે નહીં સમજ્યા જરાક ઘડિયા ઘડે પૂછવા ના આવીશ તારું પોતાનું શું પૂછ ઓછું શરીર જાતે લઈને ફરે પોતાનું જીવન જીવે પૂછવા માનું પણ પૂછવું જેવું લાગે તો પૂછવું આવું જ પડે કરીએ શું હે હું ડોક્ટર આવું પડે નહીં આટલી સંસ્કારી શું એટલે તપ તપનો ભાગ કહ્યું આપણે અને તપનો ભાગ જેટલું તપ આપણે સમ્યક પ્રકારે થાય એટલે કોઈ પક્ષપાત કર્યા પક્ષપાત ના હોય આપણે અંદરથી પણ ટેવ પડી ગયેલી ને આપણે પોતાનો જ પક્ષ લેવાની હમ અને આમાંનો દોષ જોવાની ભૂલ જોવાની રેખા એટલી જ હતી કે કોઈ દાડો ભૂલ નથી જોઈતી કોઈની સાચું કે ના આવે રંજનબેન પૂછી જુઓ ને એને તમે પક્ષ લોશો ને તમારો એમ છે તમે નીતિન ના સિસ્ટર છોક મારા છે આયી છે સાહેબ ક્યારે આવવાના છે કાલ તો બધા ભેગા થઈ જશે તો હા દર્શનશક્તિ જ્ઞાનશક્તિ અંદરથી આપણને જેમ જેમ ના સમજાતા ભાગમાં આપણે એને સહન કરવું શબ્દ ના વપરાય પણ છતાંય એક વ્યવહારમાં છીએ એટલે આપણે બોલવું પડે કે સમ્યક ભાવે સહન થઈ જાય તો બહુ સારું એવી રીતે દિલ ઉપર તો દિલ આખું થાય આપણું માથું હલકું થાય અને એમાં એટલા ભાગે આપણો સુખનો સ્વાદ સચ્ચિદાનંદ સ્વરૂપ એ ખીલતું જતું જાય એટલે તપ અને પછી સુખ એટલું આપણને સુખ મળ્યું છે ચાખ્યું છે છતાં પણ આ સચ્ચિદાનંદ સ્વરૂપ એ સેલું રહેવું નથી પણ આપણે બોલીએ તો વ્યવહાર બધો થઈ ગયો સચ્ચિદાનંદ હવે તો બધા લોકોને જે ના જાણતા એને આવી ગયું બધું કાચું છે પણ એ શું સમજે કે સચ્ચિદાનંદ સંઘવાળા જય સચ્ચિદાનંદા આવું સમજે એ તો લોકો તો હોય ને બધા એનો લોગો સમજાયું ને એટલે સચ્ચિદાનંદ એટલું સુંદર દાદાએ પદ આપ્યું ભગવાનનું અને ભગવાનને સમજવા માટેનું કે ભગવાનની સ્થિતિ શું છે ક્યાં છે કેવી છે બધી જ રીતે બધી જ રીતે એટલે કવિરાજે સુંદર પદ રચી ગયું ભગવાન બે લાઇન તો બોલો ભગવાન ક્યાં સે કેવ હસે ક્યાસે કેવો હશે સનાતન પ્રશ્ન ઘૂંચ કાયમી ઉ સુ ભગવાન સુહશે ક્યાસે કે सत्संगनु पर करें दो। जो सत्संगनु महातम समझाए छे। जो सत्संग ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે જાળિયેથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને સત્સંગ ના મળે ત્યારે કહીએ સુતમને સત્સંગ ના મળે ત્યારે કહીએ સુતમને હો थारो श्वासो श्वास हव दादा लाय श्वास श्वास अमने हवे दादा लायछ छे आ तो बफाये ला हया वराय छे आ સતસંગનું મહાતમ સમય છે ધર્મ ધર્મ થઈ ને જીવતા પરિણ છે ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે બહુ સુંદર કોઈ ને કઈ પૂછવા જેવું લાગતું હોય તો જરૂર પૂછો એ રીતે આપણે બોલો જો બોલશે મોટે દાદા હમ આપણે પ્રાણી માં જન્મોમાં બધા પશુઓ જે બધા હોય છે એમને વિચારો નથી આવતા બધું હિસાબ ખતમ થતો જાય છે કેવી રીતે દોડે છે કર્મ કેવી રીતે બંધાય છે એવું છે પ્રાપ્ત થયું ને મોટા મોટી પ્રાપ્તિ કેવાય છે અને એના માટે લોકો શરૂઆત ખોરવા જાય છે આદિ માનવ આદિ માનવ પણ આદિમાનવ સ્વરૂપમાં એને ભગવાનના સ્વરૂપમાં બધા ધર્મના દુનિયાના ધર્મ એમાં જવા જાય છે આદિમાનવ એટલે ધર્મના મૂળ મુખ એવી રીતે સમજવા ગયા અને એક આ શરૂઆત ક્યારે થઈ જીવવાની આ બહુ મોટી આજના વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં બહુ મોટો કોયડો છે અને એના શોધ માટે બહુ કાયદો ફર્યા છે એટલે કે આ પૂદગલ અને જેને આપણે દ્રવ્ય કહીએ છીએ કાળનું પૂતગલ હોય ગતિનું પૂતગલ હોય આ બધા પૂતગલના પ્રકારો છે અવસ્થાઓ છે અને એમાં ઊંડા ઊંડા ઉતરતા ગયા અને ઊંડા ઉતરવામાં જવામાં શું બને છે કે એમને બધું જાત જાતનું દેખાતું જતું ગયું દેખાતું એટલે મૂળ દેખાવાના સ્વભાવથી નહીં હા એ બુદ્ધિથી બુદ્ધિમાંય દેખવાનો ગુણ છે બુદ્ધિમાં દેખવાનો ગુણ છે અને એટલા માટે તો આપણે બુદ્ધિથી આખું જગત ચાલી રહ્યું છે આજે એ ખોટું નથી ભગવાને નથી એને વખોડ્યું પરંતુ જે બુદ્ધિ આપણને દેખાડે છે તે કાળના ક્રમ પ્રમાણે જેમ મનુષ્યનો વિકાસ થતો જતો જાય છે એટલો બધો ચડતો પડતો ચડતો પડતો પુષ્કર પડતો ધીમે ધીમે વિકાસ થતો જતો જાય છે એટલે પ્રથમ વખત મનુષ્ય પણ હું આવ્યું એને એ વ્યવહારમાં રાશિમાં આવ્યું એવું કહેવાય છે શું કહ્યું વ્યવહાર રાશિમાં બાકી તો એટલી એ અવ્યવહાર રાશિ એટલી બધી છે અવ્યવહાર રાશિ એમાં આ નિગોદને એવો શબ્દ વપરાય છે શાસ્ત્રોમાં એ પણ બધું આવી ગયું અવ્યવહાર રાશિમાં બધું જ અને એમાં પણ આખું ક્રમ જેવું નથી પરંતુ નંબર લાગે અને લોટરી લાગે એવું થાય છે એ કેવું છે કે લોખંડની વસ્તુઓ બનાવવા માટે ઓગારે છે ભઠ્ઠીમાં અને રસ કરી અને જેવો આકાર આપવો હોય એવો થાય એટલે આ પર આપણે બધું બનાવવું હોય કંઈ કોઈ વસ્તુ એવો આકાર બને અને કાઢી લે એનું ફર્મુલિયમ એનું જેમાં રેડવાનું છે બધું એ કાઢે એટલે એ આકારવાળું નીકળે એ આકારવાળું નીકળે પાછું લીસ્સું સ્મૂધ અને સરખું ના હોય ખૂણા ખાચરા હોય થોડા થોડા રહી ગયેલા અને એને જ્યાં મોટા હોય ને આમ કરીને તોડીને સીધા સીધા કરી નાખે પણ એકદમ સીધું તો નાશ થાય એટલે પછી એને એવું મશીન છે ઉડેલ જેવું અને એથી આમ એ ફેરવે મોટર ફેરવે ફેરવે એ આમ ફેરવે અંદર નાખી દે અડધું આ હોય એમાં અડધું ભરી જાય ઉપર ફેરવું એટલે પેલા બધા છે ને મશીન નાખી અંદર બીજા નસડાયા કર એકબીજા જોડે આવી રીતે આપણે વ્યવહાર અસિમમાંથી છીએ શું કહ્યું આવી રીતે અથડાતા કૂટાતા વ્યવહાર અશિમમાંથી છીએ અને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે એ આજે શિવ થવાના સ્વભાવ સ્વરૂપે થવાના શરૂઆતમાં આવે છે શિવજીનું અસલ મહત્વ અહીંયા આગળ છે શું કહ્યું હા શિવ એટલે શું કલ્યાણ અને મનુષ્યમાં જ કલ્યાણ ભાવના છે દેવોમાં નથી તિરંજ ગતિ એટલે બધું જ પ્રાણીઓને બધું જ આવી ગયું કેન્દ્રથી માંડીને અને આખી નરક ગતિના બધા જીવોમાં ક્યાંય નથી સમજ્યું મનુષ્ય દેહમાં સુખ તો બધાને જોઈએ બધાને જોઈએ છે પણ એ ભાવ થઈ શકતો નથી પોતે પોતાના સુખમાં હોય તો સુખમાં હોય તો હું સુખી છું એમ કરીને જીવન અને બીજા સુખી ના રહે એવું એવું હોતું નથી રાગદ્વેષ પુરા હોય બધી જગ્યાએ હોય મનુષ્ય પણ મનુષ્યના રાગદ્વેષ કયા છે બધા કે રાગદ્વેષને જન્મ આપે એવા છે શું કહ્યું અને મનુષ્ય સિવાયના ત્રણ પ્રકારના જીવોમાં દેવ આ પ્રાણીસૃષ્ટિ અને નરક સૃષ્ટિ એમાં રાગદ્વેષ છે ખરા એ મનુષ્યના જોડે છે મનુષ્યના જોડે હિસાબમાં આવેલા છે એમ એમ નથી થતું આ જે વનસ્પતિ હોય આ જળ હોય વાયુ હોય બધું જ હોય પણ મનુષ્યના સ્ટ્રેસમાં આવેલું અહીંયા આટલી હવા છે આપણે બધા એને શ્વાસ લેવાતો જતો જાય છે અને બધા પરમાણુઓ છે દેવો બધા શરીરો છે બધા એને વાયુ કાય શરીર કે છે આખો સમૂહ છે બધું આ તો આ તો કેટલા મોટા આખા બધું એટલે અત્યારે આ ભૌતિક વિજ્ઞાન આટલું ગયું એમાં બધાને બહુ ચક્રવા ચડાવી દીધા પુષ્કર જેટલું માણસ માણસ તરીકે જીવવા માટે જરૂર છે એટલા શું થયું માણસ છું એ માનવ તરીકે મારે જીવી જવું છે ના રેવા દે એની બહાર નીકળી ગયું એટલું બધું બહાર નીકળી ગયું કે હું માણસો એ બોલાવી દે આપણને તો એવું છે સાહેબ એટલું બધું થઈ ગયું છે આજે તો હમ જરાય મહેનત ના કરવી પડે કશું હલવું જ ના પડે કોઈને હલવું જ ના પડે સાહેબ અને કશાની અંદરની જરૂર નહીં શરીરની બધું જ પહેલું જ કર્યા કરે બધું જે હોય તે આટલું બધું એવું થઈ ગયું ડૉક્ટર સાહેબ શું વાત કરો છો તો એક વખત ડૉક્ટર ને જરૂર નહીં પડે એવું આવશે વખત આપણે રસોઈ બનાવી પડે નહી બનાવવી પડે એ વખત આવશે નિમેશ આનંદજી પૂછી જુઓ ને બહેનોને અને એવો વખત આ થારું ને એમને બધા કેટલી મહેનત બચી જાય હજે મનુષ્યોને આવા બનાવી દીધા એટલે માણસ ખોવાઈ ગયો પછી ધીમે ધીમે ખોવાતો ગયો અને માણસ તરીકે શોધવું હોય ખોરવા જવું હોય તો જડે નહીં પાછું હા સ્ત્રી છે દેહથી કે પુરુષ છે દેહ થી કે કોઈ લિંગ હોય છતાં એ આપણે નથી એ સમજ આમ તો બધા આપવા માટે આક્રમ વિજ્ઞાન બહુ સુંદર છે બહુ સુંદર છે અને આજે કેટલા બધા ભેદો છે એમાં ઘણું બધો ઉકેલ આવી જાય આખો પણ એ વિજ્ઞાન સ્વરૂપે વિજ્ઞાનની ઢપથી એ બધાને અપાવવું ઘટે અને બાળકોને આજે સાતમી ગ્રેડનું બાળક હોય સરીબહેન તો કેટલી ઉંમરનું હોય આચાર્ય આશરે સાતમી ગ્રેડ બાર બાર હોય ને બાર કે તેર હા તે બારથી સોળ વર્ષ બહુ અગત્યના છે બારથી પંદર વધારે અગત્યના છે આટલા જ વર્ષ અગત્યના છે આ બાળકોને બહેનોને કે છોકરીઓને કે છોકરાઓને શીખવાડવા માટે હમ અગત્યના છે સરીવેરના સ્કૂલમાં આ બધું થયું પ્રયોગ અત્યારે છોકરાઓ કેવા ખીલ્યા છે જોયું આપણે કેવા ખીલ્યા છે બધા હમ કેટલા વર્ષોનું આ થયું એમ તો એમ એકદમ તો થતું નથી આ અમારા નિમેશન સાહેબ જે આ પ્રયોગ એમને બારડોલીમાં ચાલુ કર્યો છે એ બાળાઓ છે છોકરીઓનું આખી સ્કૂલ કેટલી છે સત્તરસો છે અને એમાંથી આઠસો નવસો એવી તો હોસ્ટેલમાં રહેનારી છે અને એમાંથી ગણીને આ શીખવામાં એવું કરાઈ ગયા કે આ શું આવું જીવન છે તો જીવન આખું આત્મહત્યા કરે એ ઉપર આવી ગયેલું બહુ એવું થયેલું અત્યારે એવું થાય છે કે સાહેબ ગયા ને થોડીક એમને બોલવાનું કહ્યું બહુ સારું એમ નથી સત્સંગ નીકળ્યો બહુ સુંદર સમજણ પડે એવું બધાને તે પ્રિન્સિપાલ ખુશ થઈ ગયા અને કહે છે તમે અમને વરસની શરૂઆતમાં આવો આવું અને વચમાં પણ એક બે વખત આવો બહુ સારું પડે અમને તે આજે એમને નિર્ણય કર્યો આ મહાશિવરાત્રિના દિવસે શું અંધારામાંથી પ્રકાશ થાય એવું આ મહાશિવરાત્રિનો દિવસ આજે નક્કી કર્યું એટલે એમને નક્કી કર્યું કેટલું કેટલા વખત તમે આવે શરૂઆતમાં સ્કૂલનું શરૂઆત વખતે ખરું વર્ષમાં તમને આમંત્રણ આપવું પડે એમ હ બે વાર જવા હશે પછી એમને બધે બહુ ફરવાનું છે ઘણું બધું કામ તો ઘણું એટલું બધું મર્યાદા વિશાળ છે હવે આ તો મહાવીર ભગવાન બહુ બધાને સમજાવે ગૌતમ સ્વામીને સમજાવે અને ગયેલી પળ પાછી નહીં આવે એક સમય આ જીવન શું છે ડાભના પાણી ઝાકર પડ્યા હોય ઝાકર આમ તરતા તરતા ટીપું થાય ને અને ટીપું થયું ને પડ્યું ના પડ્યું પડ્યું થાય એટલા વખતનું જીવન આખું નીકળી જાય છે આવા દ્રષ્ટાંતથી સમજાવતા મહિર ભગવાન શાસ્ત્રોમાં બધા દ્રષ્ટાંતો ઘણા છે બધા એટલે પોતે પોતાના જીવન માટે પોતે કેવી રીતે જાગૃતિ પણ જીવી જવું જાગૃતિ એટલે કે વ્યવહારથી અસલ જાગૃતિ તો પોતાના સ્વરૂપ જ્ઞાન વગેરે આવી શકે જ નહીં છતાંય વ્યવહારમાંય પણ કહેવાય છે જાગૃતિ વ્યવહારમાં પણ કહેવાય છે પરંતુ એ સ્વરૂપ જ્ઞાન પછી આજ્ઞા ધર્મમાં આવે અને જાગૃતિ યથાશ આવે છે વ્યવહારમાં શું કહ્યું જે આપણા નિશ્ચયને બોલો પાકો કરતું જાય એવું વ્યવહારનું જીવન એવું આપણા અજ્ઞાધર્મીય જીવન આ બે દ્રષ્ટિથી આંખોની આંખો પ્રકાશમય છે એટલે દેખાડે છે એમાં પ્રકાશવાળા પરમાણુ ના હોય ને ઓછા થતા જાય ડીમ થતા બધા એટલે ડૉક્ટર કે સાહેબ દેખાડવા મને નથી દેખાતું એટલે શૈલેષ આનંદજી પાછા હા રૂજાવ જ્ઞાન છે એનું એટલું કરીએ અમે કાને હમણાતું નથી તો કાો ડૉક્ટર કહેશે જાત જાતનું થાય બધું એટલે જાગૃતિ શબ્દ ઘણો મોટો છે ભગવાન બહુ કે ગયેલી પર પાછી આવતી નથી એટલે કંઈ આપણે શ્વાસે શ્વાસે જાગૃતિ જાગે જાગ એવું નથી કરવાનું આ તો બાંધે ભારે સામાન્ય અભાવે આપણે આજ્ઞાધર્મથી જીવવું એવું નિશ્ચય રાખવાની જરૂર છે અને નિશ્ચય આપણે રાખીએ નક્કી જ કરીએ કે આજ્ઞા પ્રમાણે જ જીવન જવું જ જવું જ જોઈએ અને મારે જશે જ અને હું રીતે જ હું જીવીશ તો એના માટે શક્તિઓ ખૂટે એટલે શક્તિની માટે પ્રાર્થના કરવી પડે એટલે કે નિશ્ચય આપણો અને શક્તિ જે શક્તિનો ભંડાર છે સ્ત્રોત છે જેમના જીવનમાંથી એ શક્તિનો ભંડાર એવો ખુલી ગયો છે એ શક્તિ તમને મળે એ શારીરિક ક્રિયાઓ નથી બધી આ એ કૃપાએ કરીને ક્રિયાઓ થાય છે અને કૃપા શબ્દ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ મારા માટે બધાને જ લાગવું પડે છે પણ જેવી જેની પૂજગલની ક્ષમતા એ પ્રમાણે એવી રીતે હોયા કરે પણ સામાન્ય ભાવે તો રહ્યા જ કરવાનો હં આપણે એકબીજાને સચિદાન કહીને એ કરીએ એટલે એટલું રહેસ ખરું પણ પછી એ વિકાસ થયા કરે કૃપા બહુ મોટો શબ્દ છે બોલાય નથી પરંતુ જીવી જવાય છે અંદરથી અદભુત છે અને કોઈ પણ કૃષ્ણ ભગવાને કેટલું કહ્યું પાંચ હજાર વરસ પહેલાં મારી મજીરે વિના કોઈ કશું કંઈ કરી શકે નહીં કશું થાય નહીં અને બધામાં જાતો ધર્મમાં છે બધે જ શું એટલે મરજી ક્યાં મુકાય કે શરીર સાથે પોતે જીવી રહ્યો છે એ જીવી ભાગમાં એ જીવી ભાગ આખો આવી રીતે સંયમિત મર્યાદાઓમાં આવે વ્યવહારથી કેવી સંયમિત મર્યાદામાં વ્યવહારથી આવે કે જેથી એ શરીરથી જીવાતો વ્યવહારનો ભાગ છે ગમે તેમ ગાંડા ગેલા ના કરે આટલું તો જ આપણને પણ આટલો કાર છે આ કરિયુગ છે કરિયુગનું આપણું આ શરીરનું બંધારણ છે બધું એ રહેવા ના દે પરંતુ એમાંથી બોલો સમજાતા એમાંથી નીકળી જવાનો રસ્તો જ છે આપણી પાસે પ્રતિકમણ એટલે આજ્ઞા ધર્મ અને પ્રતિકમણ આજે આપણે ગમે તે લિંગદારી હોઈએ છતાં દરેક માટે એક જ સરખું છે બધા માટે એમાં ભેદ નથી કોઈને જરાય ભેદ નથી અને આપણો પુરુષ સ્વભાવ ખુલ્લો થાય આપણામાં પુરુષ સ્વભાવ એટલે શિવ સ્વભાવ શિવ સ્વભાવ એટલે જ્ઞાની પુરુષનું સ્વરૂપ અને એમનો સ્વભાવ જ્ઞાની પુરુષનો સમજાવ્યું ને એટલે આ પર ભાવવાળી દુનિયામાં અને શરીરની સાથે બધે બધાની સાથે રહેવાનું હોય તે રીતનું આ એટલે આપણા બધા એ પોતે આ રીતે જીવનમાં હોવું બહુ અત્યંત મહત્ત્વનું છે એના માટે આ સત્સંગનું મહાત્મ છે આપણે પણ આજે અમે બહુ ખુશ છીએ આનંદ છે અમને કે આ ગોઠવણી આપતાપુત્ર તરફથી થઈ બહુ સારી કરી બહુ સારું કર્યું કારણ કે આ બહેનોને આવી રીતે ભેગા થવાનો અવકાશ જ નથી મળતો કેટલો વખત પેલા અચ્છા આવ્યું એનું ભાવ છે ને કોણ બોલો બોલો આપો બોલવાનું આપો દાદાજી આ બધા બરોડાના બહેનોએ મને પ્રપોઝલ કરેલું જે કોઈ એક જણ અરૂણાબેન બોલો તમે અરુણા પુત્ર પાસે એટલું કામ પડ્યું છે બધા ક્યાં ક્યાં બધા ખૂણે ખાંચે જયા બધે જાય છે શું દાદા થોડો થોડો ટાઈમ તો આપી શકે કુદરતી એવું થયું પણ એક વસ્તુ બની શકે તમે બહેનો સત્સંગ કરી ગોઠવી અને તો તમે રેગ્યુલર કરો છો અઠવાડિયામાં એક વખતે પરંતુ સમજો કે વડોદરાનું કેન્દ્ર છે અને એક વખતે એવું કરે તો આપણા કિરણપુરી છે દરેક કેન્દ્રોમાં આપણે જગ્યાઓ તો છે જ મળવાની મુંબઈમાં કીર્તન કેન્દ્ર છે સુરતમાં તો છે જ બધું અહીંયા છે અમદાવાદ છે આ ચાર મોટા કેન્દ્રો છે હિંમતનગરમાં છે હવે અલબરમાં થઈ ગયું જુઓ ને શું સાઉથ ઇન્ડિયાઓમાં પણ છે એટલે ત્યાં આગળ લોકલ તમારે બધાએ અંદરથી એકબીજાના એસએમએસ કે જે હોય તે સાધનથી નક્કી કરવું કે જે તે કેન્દ્રના હોય તે આપણે બધે જ આપણી રીતે કરવું અને એમાં જે વડીલ હોય આપણને લાગતું હોય કે આમનાથી આપણને એ થયું છે એમને પ્રસ્થાપિત કરવા તે વખતે એમને ખુરશી આપવી ના આનાકાની કરે તો કે બેસો પ્રવાહિત અમે શુદ્ધાત્ન નથી બેસાડતા તમને બેસાડીએ છીએ કહેવાનું આપણે એવું વ્યવહાર છે આ તો વ્યવહાર હં વ્યવહાર એટલે આવું દરેકે તમારે કરવું જોઈએ અને આવો આવી રીતે સત્સંગ ગોઠવો હોય તો વરસમાં આવું એકાદ વખત થાય કે આવો પ્રસંગ હોય ને શિવરાત્રિનો જન્માષ્ટમીનો આ બે પ્રસંગો કરી શકો તમે વાત સમજાય છે આવે પ્રસંગ બીજા બધા પ્રસંગો ઉજવાય જ છે આપણે સિમધર સ્વામીના ઉજવાય છે અને જે ચાર મોટે કે પાંચ મોટા છે એ તો બધા ઉજવાયા જ કરે છે ને સમજાયું એટલે આવા બે પ્રસંગે તો વરસમાં કરી જ શકો તમે તમને શું લાગે છે બધાને ભાઈ તમને યોગ્ય લાગે કે નહીં આપતા પુત્રોને બે એટલે હવે શિવ અને જન્માષ્ટમી બે ત્રીજું કરવાનું હમ અને નવરાત્રિમાં જો બની શકતું હોય બધા તો ભેગા નહીં થઈ શકે પણ જે હોય હાજર હોય તે વખતે એ ગરબાના પ્રસંગમાં સત્સંગ કરી અને એ રીતના આપણા આધ્યાત્મિક ગરબા ગાવાના કેવા બજાય બજાય આપતા પુત્રો તો એવા ફર્સ્ટ ક્લાસ કરે છે બહુ મજાના આમને આમને આખું કરી આમથી આમ આમ આમ કરી કેટલી દાદા એ કહ્યું છે આ તમારી પ્રકૃતિ અસહ છે ને સહજ કરે છે ગરબાનું મહત્વ છે ગરબા ટીચર બોલો ક્યારે કર્યો હતો થોડુક અરૂણાબેન સમજે આવે એ વડોદરા મળે એવું છે પણ એમને ફુરસદ મળવી જોઈએ ગોઠવત રે કેન્દ્ર નો વર્ષમાં એકાદ વખત ગોઠવા હાડે એવું રીતે વચમાનના દિવસોમાં નક્કી કરવું પડે ને બધાને બોલાવવા પડે અને બધાના કેન્દ્રોને ભેગા થયા તો આવું તો બે વખત આપણે કહ્યું એટલું કરી શકાય હા પણ એમાં તમારે શું કરવું પડે એવો સત્સંગનો દિવસ જો આપણે દરેકે આ જન્માષ્ટમી અને શિવ મહાશિવરાત્રીને કહ્યું ને તે વખત એડવાન્સમાં આપણને શું સમજવા માટે શું ખૂટે છે એનું છે એનું એક તૈયાર કરી રાખવા જોઈએ તમારે અને એક એક લેવા જોઈએ તો એમાં સત્સંગ ખરો ફીલ છે એમાં સત્સંગ કરાવનાર અને સત્સંગનો લાભ લેનાર બંનેને જ સમયક પ્રકારે થઈ શકશે સમજૂ જ્ઞાન અને પોતાના અનુભવોનું આદાન પ્રદાન એકબીજા સાથે એકબીજાથી આપણને મળે આ રીતે જ થાય એટલે હવે આટલી તૈયારી રાખવી જોઈએ આપણે સ્કૂલમાં આગળ ભણ્યા બધું ભણ્યા ત્યારે બધું તૈયારી રાખીને જવું જ પડતું હતું એવું આટલું આ તો આમાં તો જ્યારે એક નાની ડાયરી રાખવી પડે જટલીને એક પોઈન્ટ આ નોટ કરી લેવી દરેક પોતપોતાની સમજ પડે હું એની નોટ રાખી દે પણ અને ડાયરી છે જ્યારે હોય ત્યારે સત્સંગ થયો હોય એટલે થયું ત્યાં ટીક ટીક કરીને એને કરી દેવું બાકી કામ લાગે શું આ તો છોકરાઓ જે બહુ હોય ને છોકરાઓને આવી ટેવ અમને પહેલેથી મેટ્રિકને સિક્સને એ બધામાં બહુ ટેવ હતી અમે તો ચબરફે જ્યાં ત્યાં ચોંટાડી દઈએ ફટફટફ જાય નજર પડે બધું ત્યારે ફ્રેશ થઈ જાય બધું જ બહુ કર્યું તું રસિકભાઈ છેલ્લી રૂમ માં લીધે અમને મામા ને તો ત્યાં બેબલ જુદા રસિક પૂના ભણેલા પૂના ચોટાડ હોય પેલા અમારા મનુ મામા આવે જો આટલું શું ચોટાડું કાગળિયા જોવાય તો તરત જ ખ્યાલ આવી જાય એનો મૂળ મુદ્દો લઈ લેવાનો બસ બતી ગયું કોઈ પણ જે સમજવું હોય એનો સમજાયું ને એટલું તમારે એટલું તો કાળજી રાખવી પડે આપણે બધાએ રાખવી પડે તમારે એવું નહીં તો દરેક જણે રાખવી પડે પોતાના જ માટે સમજાય છે એટલી ડાયરી તો પોતાની રાખવા જ ના રખાય બીજો બધો હિસાબ રાખવો પડે છે તો આ અને શુદ્ધાત્માના ખાતાની ડાયરી કહેવાય શું કહ્યું આજ્ઞાધર્મ ડાયરી એટલે એ કરી શકાય દેખા થશે હવે ચાલુ કરી દેજો નાનકડી ખિસ્સા નથી હોતા મોટી ચાલો હવે આપડે દસ મિનિટ છે સાહેબ એક ફર્સ્ટ ક્લાસ બોલાવી લો આપણે પેલું દાદા ભગવાન નામ ના અથવા તો પેલું છે ને બોલો બોલો ચાલે છે આપણો આ સત્સંગ નો કાર્યક્રમ પૂરો થાય પછી આઠ વાગે બધા જ અહીં સમૂહ આરતી માટે ભેગા થઈશું આઠ થી પોણા નવ બધી આરતીઓ કરીશું પોણા નવ પછી થોડી સમજણ અને નવથી પોણા દસ પ્રતિક્રમણનો પ્રયોગ રહેશે જઈ શકીએ બહુ સારું વાત ઘણી સારી વાત આ બધો પુરુષાર્થ જ છે આખો આપણો બધો પુરુષાર્થ છે એટલે બધાએ સમજી લીધું ને ટાઈમિંગ એ પ્રમાણે આપણે આયા છીએ તો બધો સમયનો સદઉપયોગ થાય એવી રીતે આપણે કાઢવાનો બીજું કંઈ છે આવતીકાલે સવારે છ વાગે નિત્યક્રમ પ્રાપ્ત હોવી સાડા આઠ થી સાડા નવ દર્શન પૂજન અને સાડા થી બાર વાગ્યા સુધી મહાશિવરાત્રી નો પર્વ અહીંયા બધા સમૂહ ઉજવશું સાડા થી સાડા દર્શન અને નાની પૂજા શિવ ભગવાનના મંદિરમાં થશે પૂજન નિમંત્રક બધા લાભ લેશે અને સાડા નવથી અહીંયા આપણે સાડા નવથી બાર વાગ્યા સુધી મહાશિવરાત્રીના પર્વની ઉજવણી પદ સત્સંગ અને પ્રસાદી લઈને પૂર્ણાહુતિ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી આવા બધા પ્રસંગોમાં કીર્તન ભક્તિ હોય ગમે તે હોય પણ મોટાભાગે આખા વર્ષમાં બે ચાર પાંચ એવા પ્રસંગો તો થઈ જ જાય છે કે જ્યારે દાદા ભગવાનની સમાધિ ઉપર એમનું બહુ સુંદર આ સુંદર રીતે આધ્યાત્મિક સમજણે કરીને બધાને લાભ થાય દર્શનનો ત્યાં સમાધિનો જે પ્રત્યક્ષનો લાભ થાય એવો ત્યાં બળ છે બધું તો ત્યાં આગળ બધા સુંદર કવિરાતના પદો વાક્ય બધું સુંદર આજુબાજુ છે ધીમે ધીમે બહુ સુંદર ઉપયોગ થાય આપણો એમાં જેટલો સમજ એ બધો એમાં કેટલું બધું ખરી પડે આપણા શું चिकाण चिकास बदी खरी पड़े अपन आप कुदरती प्राप्त थाय एक पदबूरवद बोली दो छलू हाँ भगवान अय जय कार दादा गा सी जय जय कार दादा भगवानना સિિં જય જય કાર દાદા ભગવાનના અસિંહ જય જયકાર દાદા ભગવાનના અસિંહ જય જય કાર દાદા ભગવાનના અસિંહ જય જય કાર Sim jai jai karo Dada ma jai jai karo dada bhagwan na asim jai jai karo dada bhagwan na asim jai jai karo અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસિ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર દ ભગવાનના અસિંહ જય જય કાર સિમ જય જય કારો સિિં જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર હો સીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જય કાર હસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર દ ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના હસીમ જય જયકાર म जय जय कार हो दा भगवान ना असीम जय जय कार हो दा का भगवान ना असीम जय जय कार हो દા ભગવાન સિંહ જય જયકારો બધા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો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 ભગવાના સિંહ જય જયકારો બા ભગવાન ના સિંહ જય જયકારો દા ભગવાના સિંહ જય જયકારો દા ભગવાન ના અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જયકાર